તીર્થ ને કરે તીર્થ કરે જ્યાં પડે ત્યાં તીર્થ હરિહન એટલે દુશ્મનો નાશ કર્યા છે ક્રોધ માર માં આવે એ હરિશન નમો હરિહન પાસે આવ્યું કેટલા વર્ષ થયા વર્ષો થઈ ગયા દાદા આમ વૈષ્ણવ છો કે ખ્યાલ નથી તારંગા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 જરામ ખાઈ કોઈ રહી જાય ખરાબત મેરેજ ને કોઈ રહી ના જો સૌ ને આશીર્વાદ આપવો એમ કે છે આશીર્વાદ તો આપીએ ના આ તો કોઈ ગરીબ માણસ ના જાય એટલે સૌ મહાત્મા એકબીજા સપોર્ટ કરે હા આવા માટે તો ઓછા કરી આપે આઠ હજાર ડોલર માં આપી દે છે દાદાજી તો કે શીપ માં ગયે તો આપડે ચાર વિક જતા થાય તો લાલ દેખાડો કારણ કે લાલ શું કરી આ બીજા પાસે જતા રહે જતા રહે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 વાત તો સાતસો ડોલર પહોચી વાળા એવું છે કહી તરત તૈયાર બીજા ની પાસે એક હરિફાઈ કમાલ જગ્યાએ ખોટ ખાવા એવો નથી ભાઈ નથી ને બહુ બધી દાદાજી એ દખલ નહી ચા પાણી નો ટાઈમ છે એની ઉપર કેવડિયા ગયા ચા પીવાયું અમારે ક્યાં કૃપાણ કે નિત્યન્દ્ર છે એવું કઈ રહ્યા હોય અમે જાણીએ છીએ બધું જવાબદારી લઈ લે આપડે કરીએ તમે કેમ હું જવાબદારી ઠીક છે બધા ના ગમે બધા ને પૈસા છે પછી આપડે શું કરે આ તો ના ભાઈ તો કોઈ ને પણ આ એક મજા ની રીત એ છે જેથી મને ગમે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 અને ભૂખ બહુ લાગે હવા દરિયા ની ને બધી એકદમ આ દિવસ મજા નહીં બહાર ફર્યા જાય ભર્યા હોય દાદા સાથે હોય તો કઈ વાંધો નહી जैन मैं चौवीस तीर्थंकर अपना हिंदू 24 चोवीस भगवान थी मै चो प्रोफिट आने के 24 प्रोफिट थ પેલા તીર્થંકર જે થયા તે બધા ધર્મો એમને સ્થાપન કર્યા પેલા તીર્થંકર થયા ઋષભદેવ ભગવાન એમને બધા ધર્મ નો મુક્ત એમને પોતે કહ્યું કે ચોવીસ ભગવાન થવાના છે એમને પોતે કહ્યું મારી સાથે ચોવીસ ભગવાન થશે એ બધા નોંધ છે શું કે અને પેહલા તીર્થંકર એટલે એમને સંસ્કૃત માં આદિમ તીર્થંકર આદિમ તીર્થંકર પહેલા તીર્થંકર મુસ્લિમ આદમ કહેવાય આદિમ ને ક્રિશ્ચનો આદમ કહેવાય આદમ પછી બે ભાગ પડ્યા એક ક્રિશ્ચિયન એને એક મુસ્લિમ ત્યાં આદિમ તીર્થંકર બધું આદમ તીર્થ ચોઈસ ચોઈસ ભગવાન ની પેલેટ કે પછી અભય ભરી બોલ્યા મારા બધા ચોઈસ જ કે આ હિન્દુએ ગોઠવ્યું કચ્છ નથી ભગવાન મચ્છા આવતા ને કચ્છ કાકવા ભગવાન કચ્છ હતા કાકવા ભગવાન હતો છે મનુષે ભગવાન હોય भगवान थाय प्रगट तो मनुष्यू थी रूपए ब्राह्मण मसला મોટો બેંકર અને આ જમરો એનો નોકર એ લઈ જાય મારતા મારતા લઈ જાય નકરા છો ને મારે લેવા હા એ તો હોય ને કોને પણ જબડા ક્યારે આયા ખબર પડે તા કે પૂતરું લડે તારે પૂછું લડે ત્યાં જમડા અહિયાં આટલા ફરે કાકા હતા ગયેલા હતા તે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 કુતરા થયેલ ભાઈ જવા માટે મને કહી લાગ્યો મારી કાકા લેવા આપડે શું કરે નથી ઉંમર પછી હવે કાકા તો એમ આમ રહે તો સારું ખોટી પોલ છે આસપાસ ગયા બધા લોકો પોલ મારી રાખે છે પછી તપાસ કરવામાં મોટા મોટા ફોટા બહાર કાઢી મોટા મોટા ગમ એ લોકો ગભરાવા તભરાઈ જાય બિચારામાં ને પછી લોકો ત્યાં સુધી મુસ્લિમો ના ફરકે ના ફરકેલા જમરા એટલે યમરાજ એટલે મેં કહ્યું ભાઈ અમરાજ નથી પણ નહી હા હા તો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 અગર કમ ન બધું લોકો મારી નાખે ઉપર બાપો બાપો કોઈ નઈ બધે ફરી આવે ઉપર બાપા છે ઉપર ઉપર બધે ફરી આવ્યો અંધારું નથી મંદિરો છે મંદિર માં કાર ચડે પુરા ના કરશે એવા માં છે આપડા કેરેટ ટરેટ નીકળે કે ગમે તે ટ્વીન નીકળે તો એ ની ખાય એ ભય સાથે નીકળેલો એ ભય ક્યાંથી નીકળેલો મારા માજી છે કે આ કેરેટ ને એવું જે કઈ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 બધા વેના ઘડિયા થી તો બોલી બોલું એમ કાઢવા આવ્યો બોલું છું ત્રણસું એ ભગવાન ના સાસુ મરી ગયા એટલે ખાલી ગઈ છે તપો બોલ્યો મય છે તને બોલાય ને તારો જવાબ દેશે નથી એમ કેવું ને ઉપર આ જગત નું ક્રિએટર નથી ભગવાન એમ કેવું મનમાં ભગવાન નઈ જે ગાળો ના ખાઈ શકે ભગવાન કહેવાય ગાળો ના ખાઈ શકે ભગવાન શું કેરાય એ તો નિર્બલ લોકો કેવાય નિર્બલ લોકો ગાળો હતો ડબલ ગ્રેજ્યુએટ સારું ભણ્યું છે મેટ્રિક પાસ થયેલા ઓછું લાગે ગામડા માં એવું કે પટેલ છે ને વાગે ની વૃષ્ટિ દાદા ની આત્મા ને દુખી કે દાદા ને વાગે વાગે તો કે દાદા ના ના દુખે પણ દાદા તો દુખે ખરું ને કઈક વાગ્યું તમને શોખીન છે દાદા ને લાગ્યું એ કઈ નવું નથી વ્યવસ્થિત ના દે એનો શખ્સો કરવાનો નહીં ખુદ એ પૂછે છે મારે જાણવું છે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 તમને કેમ કુખ થતું તમે હાસ્ય કર્યા કરો છો મને કઈ લાગતું નથી કે દુઃખ થયું હોય એવું લોકો રડે કઈ મને એવું કાતું નથી એટલે મોટા ડાક્ટર નાના ડાક્ટર કહ્યું જુઓ દર્શન કરવા આવું છે આપડો હિસાબ રેડી ને ભોગો હસી ને ભોગવો રડી ને ભોગવશો નવો બે વખત દુઃખ થયું રડે પણ તમે રડશો દેહ નો સ્વભાવ છે રડવાનો શું છે དངོབས དེབ སརོས དེ བླསས ཁྲོག གིསས དེ ཀ གི ག ཆ ཐོས སྭེས ཀྲས འགས ངས དག མདས ཁ རྴང རང ཟ ཕདག རང� એ અંધશ્રદ્ધાઓ દૂર ક્યારે થશે આજે બ્રાહ્મણો જે ખોટું ખોટું ઘસાડી દીધું છે એ લોકો ના મનમાં જશે ક્યારે કારણ કે એ જમાના માટે જરૂર હતી અમદાવાની હતા કરવાના છે લાગ્યા મેં સોંપ્યું નથી એક જ આપ્યા છે દાદા આજે પીધી નથી તમે આપી નથી સવારે પાઈ લેલો કે થોડી કઈ વાંધો થોડેક પીવાય વાંધો નઈ સોડ અંશ વાંધો નઈ થોડી પીવા ને વાંધો નહી me apiler. Katja Juda kana staj Juda pela. I mena pili. Apiler, apiluban, are. Wala suka, aku suka menana. Oke. Sada ce pegnani cerai, pe ami aban. Teho, si ka kula. Ush. જે આપણને મળે તે દેખાય રિલેટિવ રિયલ જયારે દેખાય છે રિલેટી રિયલ પૈ જાય ને રિલેટિવ અને રિયલ ભાઈ આંખે દેખાય બધું રિલેટીવ અને અંદર ની આંખે દેખાય રિયલ અંદર આંખે હજુ દેખાતું નથી અંદર આંખે હજુ દેખાતું નથી તમારા માં છે પણ ક્લિયર નથી દેખાતું કઈક અનુભવ થાય છે પણ ક્લિયર નથી દેખાતું એટલે આપડે જોવું પડે દેખાય નહિ આપડે અભ્યાસ કરવો પડે રિલેટિવ છે સુધાર્થ માં તમને આખો ચાલે છે નહીં એ તો તો ખાઈ ની સંભાળ ની કા ખાઈ લઈન કા કહેતા નથી કોઈને ખડિયે છે ને તો યને ભાઈ કહે અને તું આપણે સુદાત્માને દેતો તમ પાળ્યો તું શું રે રિલેટિંગ રિલેટિંગ જો આ કે છેલા અમુદ ભાઈ ને કા બધી બધી બરોબર સમજ પડી રિલેટિંગ દઈએ રિલેટિંગ લખતું હે હીરો છે અનુભવ તો હવે ધીમે ધીમે ધીમે શરૂઆત થશે એનો અનુભવ કેવો હોય કે તમે કઈ પેદામાં જૈન કઈ ગુસ્સે થયો હોય તમે છૂટા છો એવી ખાતરી થતી એજ અનુભવ ની શરૂઆત થઈ ગઈ અનુભવ ની શરૂઆત થઈ ગઈ જ હા અનુભવ છતાં તમે આવ્યા તમને જે આનંદ થયો અનુભવ ન છે આ જે આનંદ છે મસ્તી જુદી હોય મસ્તી કરે ને તોય આવે પણ એ મસ્તી ઉતરી જાય શું થાય મનની મસ્તી લોકે નહિ અને હા કાંઈ ટકે શું કહે હા આનંદ કેવાય અને મન મસ્તી કહેવાય એટલે આ ટેમ્પલ એડજસ્ટમેન્ટ નથી ગુસ્સો થશે ના કે આવું ના થવું એટલે રિલેટીવ માં માલ ભરેલો નીકળે છે એ માલ ભરેલો છે એ ડિસ્ચાર્જ થયા કે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 આપડે જેવું ભર્યું હોય એવું નીકળશે જો ગંદાજ નીકળશે અમરવારું ભરી છે તો અમરવાર નીકળશે આબુ વારું ભર્યું છે તો આબુ વારું નીકળશે જેવું ભર્યું આ બમણી પાડે કે આબુ પાણી નીકળ્યું એવું નિક ચોખ્ખું ગાય ભર્યું અંદાજ રહે ને આ બો માં જે ભરેલું છે ભયરું શું ભરેલું ગમતું ચુખું ભર્યું હશે એ તો અંદર જ રહેશે ને આ બહુ જે ચોખ્ખું ભરેલું એ તો અંદર થોડું ચોખ્ખું ભરેલું હોય છે બે ઘરેલું એટલે આ પાણી ભરવાનું જ ના થયું ને આ નવું ભરાતું પણ થઈ ગયું જૂનું છે એ નીકળ્યા કરશે ખાલી કરવાની છે અને આ બહુ નો જેટલો કર્મો હતો તે કર્મ કર્મ જે હતો આ બહુ મો તેના પાણી ભાગ પડી જાય કેટલાક વરાળ રૂપે વરાળ રૂપે હોય કેટલાક પાણી રૂપે હોય કેટલાક બરફ રૂપિયા રૂપિયા આ તો મોટું આશ્ચર્ય છે અગિયાર નું આશ્ચર્ય દુનિયા બનેલું નહી આવું માટે લોકો સીમારીમાં તરફે છે આનંદ ઉપરાંત થી ઘટેક ભટેક કરે છે હું જેમ છું એ માનતા હતા ના એવું એ કાઢવાનો નહીં હવે જેટલો છે એટલો અહંકાર ના હોય તો કામ થાય નઈ ને આ બધું એટલે ડિસ્ચાર્જ અહંકાર છે કેવો છે સાચો અહંકાર રહ્યો નહિ જે નવો નવો ઉભો કરતો હતો હંકાર મમતા ભંગ માલ ભરેલો નીકળ્યા કરતા આવે જેવો ભર્યો ભર્યો કડવો ભર્યો કડવો નીકળ્યો નીકળ્યો હજી નથી દાદાજી ભરેલો માલ ગયો ગયા ભાવ નો ભરેલો માલ ક્યા ભાવ નો ભરેલો માલ કયો ભાવ નો મારવા માણવાનો ભરેલો આ ભાવ બધું છે કોઈ વખત વાગરી વાગ્યું તો ભોગવવું પડે છે બરફ રૂપિયા રહેલો તે દાદા नानी पुरुष्णा, नानी पुरुष्णा शुरी नोगा, शुरी जाए तो ते के है चौपड़ी ते मंत्रेगा बोल सो तो अचल मोटी आवाजी बदले जयनी आठ बजे आगे नवड़ो बचे पड़ो पड़ती है बोल बोल कर निकाल थी जाए દાદા રચિત નથી મળ્યા બઉ ભેગા હજુ વખત મળ્યો નથી જુદી જુદી રૂમ છે ત્યાં માંથી ભેગા થઈને પછી બના પડે જેવો જોઈએ દાદા મંત્રોલ થી બોલવું જોઈએ દાદા ભગવાન નો સમજાય જાય ભેગા થઈને તે મન ડાખું મારી જાય દે હે ભેગા બે કરોસ્તી બોલે કરેક્ટ જ રહે મન દાખો ના મારે दारे ये आनंदो जैसे परमात्म दर्शन चारित्र न्याय स्वभाव होवाते जुआ जायात करे बस बीजे कोई नहीं कलाक बोलिए दादा भगवान ना अस्म जय जयकार अर्धो कलाको अर्धो कलाक, कलाक वक्त विचारो न्यारी तैयारी ते क्यू ने कि अड़तालीस मिनिटा बता बोलो निश्चय मनवा बराबर है अभ्यास आई रीते करव મન ની એકાગ્રતા કરવાનો કોઈ સારો ઉપાય બતાવ એ જ નથી થતું પેલી વાતો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 એકાગ્રો મન ને આપડે જોયા કરવાનું ના ના મન ને જોયા કરવાનું વ્યગ્ર ના મળ્યું એ વ્યગ્ર હોય એટલે મન વસ્ત થઈ ગયું કેવાય એકાગ્રતા લીધું તમારે તો મન જ વસ્ત થઈ ગયું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 કરવા માટે શું કરવાનું મારે દેખાય ચોપડી આપી નથી આપો છું આજે આજે કે બધી નવ કલમો બલમો બધું બોલાય નહિ બોલતા ના ફાવે તો મિનિટ સમજવું <us> છે જો ક્રિએટર હોત તો કઈ સાલ ક્રિએટ કરવી પછી ખોલવું પડે આપડે ના ખોલવું પડે ક્યારે ક્રિએટ કરી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 બી ભગવાને બનાવ્યું હોત તો લોજીક વાળા થયું કે તો ભગવાન ને કોને બનાવ્યો આ વિજ્ઞાન થી બધું છે જગત જેમ તું એવો ભેગા થઈ જાય તો કોઈ પાણી બનાવાની જરૂર ખરી